માથીની લખેલી સુવાળતા અઠયાવીસમો અધ્યાય માથીની લખેલી સુવાળતા એનો અઠયાવીસમો અધ્યાય અને વિશ્રમવારની આખરે અઠવાડિયે પહેલે દિવસે પો ફાટ્યો ત્યારે મગદાળાની મર્યમ તથા બીજી મર્યમ કબરને જોવા આવી અને જુઓ મોટો ધરતીકમ થયો કેમ કે પ્રભુનો દૂધ આકાશથી ઉતર્યો ને ત્યાં આવીને કબરના મોં પરથી પથ્થરને ગબડાવીને તેના પર બેઠો તેનો રૂપ વીજળીના જેવું ને તેનું કપડું બરફ ના જેવું ઉજળું હતું અને તેના ધાકથી ચોકીદારો ધ્રુજી ગયા ને મરણ થઈ ગયા ત્યારે દૂતે તે સ્ત્રીઓને કહ્યું બિયોમાં કેમ કે હું જાણું છું કે બધા જડાયેલા ઈસુને તમે શોધો છો તે અહીં નથી કેમ કે તેના કયા પ્રમાણે તે ઉછ્યો છે આવો ને જ્યાં પ્રભુ સૂતો હતો તે જગા જુઓ અને વહેલા જઈને તેના શિષ્યોને કહો કે મોયલામાંથી તે ઉઠ્યો છે અને જુઓ તે તમારી આગળ ગાલીમાં જાય છે ત્યાં તમે તેને જોશો જુઓ મેં તમને કહ્યું છે ત્યારે તેઓ બીક તેના હર્ષ સહિત કબરની પાસેથી વહેલી નીકળીને તેના શિષ્યોને ખબર આપવાને દોડી ગઈ અને જુઓ ઈસુએ તેઓને મળીને કહ્યું કુશળતા અને તેઓએ આવીને તેના પગ પકડ્યા ને તેનું ભજન કર્યું ત્યારે ઈસુ તેઓને કહે છે બિહોમાં જાઓ મારા ભાઈઓને કહો કે તેઓ ગાલીમાં જાય ને ત્યાં તેઓ મને જોશે અને તેઓ જતી હતી એટલામાં જુઓ ચોકીદારો માના કેટલાય કે નગરમાં જઈને જે જે થયું તે સગળું મુખ્ય યાજકોને કહી દીધું ત્યારે તેઓએ વડીલોએ એકઠા થઈને મનસુબો કરીને તે સિપાહીઓને ઘણા નાણાં આપીને સમજાવ્યું કે તમે એમ કહો કે અમે ઊંઘતા હતા એટલામાં તેના શિષ્યો રાત્રે આવીને તેને ચોરી ગયા અને જો એ વાત હાકેમને કાને પહોંચશે તો અમે તેને સમજાવીને તમને બચાવી લઈશું પછી તેઓએ નાણાં લીધા ને તેમને શીખવ્યા પ્રમાણે તેઓએ કર્યું અને એ વાત યહૂદીઓમાં આજ સુધી ચાલતી આવે છે પણ અગિયાર શિષ્યો ગાળિલમાં એક પહાડ પર જ્યાં યસુએ તેઓને જવાનું કહ્યું હતું ત્યાં ગયા અને તેઓએ તેને જોઈને તેનું ભજન કર્યું પણ કેટલાકને આવ્યો અને ઈસુએ ત્યાં આવીને તેઓને કહ્યું કે આકાશમાં તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો પિતા તથા દીકરા તથા પવિત્ર આત્માન નામે તેઓને બાપ્તીસમાં આપતા જાવ મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ અને જુઓ જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું